દે તે બીજા લોકો મનુષ્ય માર્ગ માર્ગ આવ્યા હોય ત્યારે મનુષ્ય જ્ઞાન તો પોતે ભોગવું થઈ જાય એવું છે દર્નાવરણ બઉ મોટા મોટા છે એથી ભગવાન ગયું નથી તમને શંકરો ગયા છે હા જે તને દેખાય છે માઇનસ માં પણ છે માઇનસ માં ના ભાઈ મને તો આગળ કશું કથરા જેવું લાગે છે લોકો છે ના ગઢડો છે જુદા જુદા આવી બેઠવાનું કારણ શું છે આવું કાયદો છે ઓછું દેખાય કર્યું કરુણા બધા દેખાય છે કરુણા ભગવાન એને કરુણા કઈ છે ભગવાન કરુણા જ્ઞાનીપુર નામ ગયા ના આપણે જ્યાં દયા ક્યાં સુધી બહુ ભિકારી પણ એ અંગાર જતા છોડવો પડશે જ્ઞાની કહે છે ત્યાં દયા ના શુભે જ્યાં દયા હોય ત્યાં નિર્દયતા હોય ખૂણા માં એ ગંધગુણ છે શું છે ગંધગુણ એટલે આપડે જોયું હોય તો આપડે અજાયતા નિમાન આશીર્વાય નિમાન દયા છે માટે નિર્દયતા છે આપડે સમજ માં આવી ગયા અમારા દયા ને નિર્દયતા ના હોય કેવું થાય તમારા બિલકુલ દયા ના હોય જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી દયા ની જરૂર છે થાય ત્યાં સુધી દયા હિતકારી છે કેવું પણ તે ભગવાને એટલું કહ્યું કે હિતકારી છે તે તમારી દયા નહીં શું દયા નહીં ભગવાને તો ખરેખર કહ્યું છે ભાવ દયા રાખજો ભાવ દયા પડે તો શું દયા કરજો શું કહ્યું બાકી ભગવાને તો ભાવ દયા કહ્યું ભગવાન ની કહેલી ભાવ દયા છોડ થઈ ગયું સમજાવી કરાયું ભાવના સા હોય ને એ ભાવના લાગે છે લોકજાણે કોના માટે સાઈ પણ એ પોતાની ભાવના છે પેલું પોતાનું હિત કરે આ ભાવના પેલું પોતાનું હિત કરે શું કરે એટલે આપડે અહિયાં આવ્યા તો અભિદય ફળ તો સંસાર માં બધા ધર્મ થતો અભિદ્રય ફળ મળે પણ આનુષંગિક ફળ ના હોય એટલે અભિદય ને અનુસંગિક બે સાથે નાની પાસે અભ્યુદય ફળ અને સંસ્થા ની અભિદય થાય પણ અનુસંગિક ફળ ના મળે અનુસંગિક ફળ એટલે મોક્ષ ફળ કહેવાય મોક્ષ નાની પુરુષ પાસે બેવું મળે આપે લુગણા કાઢી ના લઈએ અક્રમ વિજ્ઞાન કહેવાય જાહો જળાવી સાથે જાણે છે હૃદય થી જાણે છે કે સપ ત્યાગ એ તો કોઈ પ્રગતિ હોય તો તબ કરે નથી જગત આખું તપને સમજી શકતું જ નથી ભગવાન નો વિતરાગ તો તપ જાણું નથી કોઈ પોતાની ભાષા નો તપ જાણે વિતરાગન સારિત્ર તપને જો આપડે ઓળખીએ તો કામ લાગે આ તો પોતાના ભાષા નું છે કેવું છે કોના લાવ્યો પણ ભીલે ગયું કેવું સપના છે કે નહીં મારી ભગવાન નું કહેલું તપે છે આ લોકો તપ કે એમાં શું ફેરે છે કેવું છે કોઈ માણસ દેખી શકે નઈ જો દેખી શકે તો એનું ફળ પુતલિક પુણ્ય છે શું કે છે કોઈ પણ માણસ આપણું તપ દેખી શકે તો એનું ફળ શું આવે છે કુતલિક પુણ્ય તમને એક ક્ષણ વાર અમે પૂજન ની સાથે સંઘાત નથી કરતા પૂજનિક ભાવ જેને કહેવામાં આવે છે પુત્ર સંગાથ નથી કરતા ત્યાં આગળ કે આ પૌગલિક ભાવ અને ભાવ ને ના પામે ત્યાં કરવાનું કારણ કે ક્યારે પૌગલિક ભાવ ને પામે કે દાદા નો કોણ કાપે નઈ ત્યારે જો સપના થાય તો પૌગલિક ભાવ પામી જાય શું થાય ત્યાં આગળ ભગવાન કે એ બાઉન્ડરી ઉપર રાખવાનું છે બંગલા મલે ભગવાને જે ત્યાર કર્યું એ જ્ઞાને બહાર હોતું નથી કેવું ભગવાન ભાષા નું છે તમને કયું બનાવકિક અલૌકિક સિત્તેર એટલે આપડે એને શું કરીએ રજ બેસી હાસ્ય ખુલી જશે અને તેથી હું આરતી માં હાસ્ય ખુલે એટલા માટે રસ્ત કરાવડાવું છું પોતે નઈ ખુલી જાય છે નથી હતું આમ બિલકુલ હશે નઈ એવો બાકી નાશ્યો કારણ દુઃખી જેમ વાળો જેમ વાળો તેમ ઘાટ થાય એક કલાક માં જેવો ઘાટ કરવો એવો થાય કે નવી જાતનું કૃત્ય ઘન ચક્કર નો મારો હા એના કરતા ના હશે તે સારો એના કરતા હોય ને આ તો બસ જન્માયુ શું કર્યું હાસ્ય હાસ્ય માટે બહુ કે બનાવટી બોલે ઓછું બોલે છે સારું આવું છે દર્શન થી જ આનંદ ઉત્પન્ન થઈ ગયો કોઈ કારણ આ થયો એવો નહીં કારણ કે સરળ છે ને એટલે તતત પાણી અમારું કઈ પૈસા મળે તો ઉપર પ્રમાડી ખાધું અમારે પડે કેવું પડે બિલાડી ના બચ્ચા જેવો બિલાડીને જાતે ચિંતા તમે વાંદરા બચ્ચા જેવો કે તમે પકડી રાખો છોડો નહીં અમને ઊંચે ખબર અમારે સરળ તાજે ખુશ હોઈએ ખુશ હોય ચિંતા સરસ તારી બધું જ ખુલ્લું કઈ નાખે છે કબાતું કઈ નાખે છે વિતરાક ધર્મ ની સ્થાપના હોય એ ભાવના હોવી જોઈએ અત્યારે ધર્મ ની સ્થાપના જ લીધી છે વિતરાક ધર્મ સ્થાપના વિતરાક ધર્મ સંપ્રદાય ના હોય કે આ વિતરાક ધર્મ તમારું પંજાણ થઈ ગયું શું સંપ્રદાય પોતે જ બોલે છે ને અમારો સંપ્રદાય અને મતવાળા હમી લડે આખે જૈન આ વૈષ્ણવ જૈન ના બધા બધા મત વાળા છે ને ચેતમભાઈ દિગમ્બરી અહી આહાર વર આવ્યા ભૂલી ચુક્યા અને પેલા નું આખી જોઈ ગયા બે સામ સામ પારા ચેકા થાય ને અને સ્પર્ધા છે મારી ના માર્ગ માં નથી શું કઈ રેસ્ટ મારી નો માર્ગ રેસ્ટ કોર્સ નથી મારી નો માર્ગ ચારિત્ર નો માર્ગ તમને કેમ લાગે પણ નથી કાર્ડ ના આધીન છે બધું દોષ કોને કેવાય કે આપડે ના આવરણ આવ આપડે કહ્યું અમારા ઘોડા તું ગધડા કામ કરું છું દોષ છે ને મને તો પોતાનો સંદર્ભ પડે ગાબે છે એને દેખાતું નથી એનું શું કરીએ વળવાનું તો કઈ કારણ નથી આ તો આપડે એમને કહીએ કે સાહેબ વિનંતી કરીએ છીએ અને જરા વિચારો છો ખરાબ આ ચશ્મા કાઢી નાખો ને આ પહેરો છે આપડે કેવું લાગે છે પોતાની જોકદારી પર કરે છે શું કરે છે પોતાની જોખમદારી પર પોતા ઇન્ડિપેન્ડન્ટ છે આ બધી ગુડ વસ્તુ ભગવાન જે બોલતા લ્યા હતા એ આ લોકો જતા મને હજારી લાગે તે ભગવાનતા હું કરતા જ છું એવું નોંધારું સમજાય કોઈ બી બોલાય અને એમને શું જ છે એ સાહજીક બોલે છે બિચારા સાહજીક નથી કરતા બોલે છે ને તમે આ બધું આખું માર્ગ કેવાળા થઈ ગયો છે કરતા થઈ ગયો અને પછી ખોટ મોર પગી છે આવું આ ગામ ચક્કર બોલે ભૂલ ક્યાં છે ફર આવશે નો આરોપી કરે છે એ ફળ ભોગવી રહ્યા છે બધી જ ચીજ છે જગત એ મીઠી છે ખાટી નીકળશે મારે એ નહી છે તારું કઈ લોકો ભૂલો કરી પછી આવે કર્મ નો દોષ કરીએ આપડે કર્મો દોષ હતો ને તમે તો શું કરે બિચારું એ તો ફળ આપવાયું શું થયું છે ભગવાન માં તો દળા મથા નઈ થયા ભગવાન ને એમ પૂછે ચાર મહાવત હતા એ ભગવાને પાંચ કર્યા મહાવીર ભગવાન ભગવાન ના પાઠ પરિવા ચાલુ છે બસો ખેલાય છે ચાર પાંચ ભગવાન ને વંદના કરી બધું વંદના માંડે બધું કર્યું પણ ભગવાન નામ ચાર યા ચાર મહાવત પાંચ કેમ કર્યા ને તો ત્યાં સમજી જાય કે આપડા શેઠ આયા છે ભગવાન નામ છે પૂછે કોણ ભગવાન ને કેમ કર્યા એવું ખુલાસો કોણ પૂછે મોક્ષ મોક્ષ મત નહી રાખવા માંગ ભગવાન ને દર્શન કર્યા પણ આ ઓરરાઈ પણ કર્યું હતું ને પછી ભગવાન બતાવી દીધું કે કાલ વિચિત્ર આઈ રહ્યો છે ખુલાસો તો ભગવાન કરો ભગવાન તો પાડી ગયા છે બધી ખુલાસા કર્યા ભગવાને કહ્યું કે કાળજે દીકરા આવી રહ્યો છે એટલે આ લોકો ભ્રમચર્યા છે વસ્તુ ને સમજશે નઈ કે આ ચાર માં અભ્રમ્ચર્ય ના કરવા માટે ત્યાર માં આવી ગયું છે નહીં સમજાય આ લોકો એટલે ઓપન કરો આવે છે મનુષ્ય અગ્નિ માં શું પડે કારણ કે વિષય એટલો વિષય માં પડેલો શું કહેર કરે ભગવાન આ પૂછ્યું કે આ વિષય આરાધન એ વિરોધી વસ્તુ છે શું એટલા ખુલ્લું કરીએ અમે પાંચમું કઈ રીતે ફાયદા કરે છે પણ ભગવાન મને આવું પૂછે અધિકાર મારા ક તમારું નથી પહેરે નથી ભા તો આજે હું તો પહેરે એને તો આજે ખબર પડશે હું તો પહેલે કહું ના પહેલેથી એકવા મનુષ્ય બસતા હોય ને બહુ બસ બસ જતો હોય તો આપડે ભણીએ આપણે હાથ પીર્યું છે કોઈ સુખ નો માર્યો કોઈ ને કઠાય કરે કોઈ જોડે સુખો માણસ વિચાર્યો કઠાય કરે પોતે દુઃખ વાળો કરે ગુનો નહીં કરેસ માણસો છે આજના આ બધા અણસમજ પછી સમજણ પૂર એક ગુનો નહીં કરે એવા આજના મનુષ્યો છે સારામાં સારા મનુષ્યો છે સમજણ નાખા પડી જાય પહેલા તો જન્મ તો પૂરા કરતા રહ્યા તેને દીખ કોને કહ્યું છે વલ ને વલ ને ગમે તેમાં કારણ જેને કશું જોઈતું નથી જોઈતું હોય ત્યારે લાલચ ના માટે પડે જેને વલ કોઈ ચીજ જોઈતી નથી વલના મારી કેવાય દીક છે કેવાલના મારી છે એની દ્રષ્ટિ કેવી હોય છે વાસ્તિક શું છે પુનર્જન્મ સ્વીકાર કર્યો છે એવા હિન્દુસ્તાન ના લોકો ના મને જણાવે કે દાદા કેમ અમને થશે લો ડેવલપમેન્ટ કે આ ગાયો પેસાય ની ખબર હોય એમને ખબર હોય શું કહેવાય એમનો એક મોટા મોટો એટલો બધો ભારે વસ્તુ છે આમ ના થવું પડે દેખાડે જોઈએ એટલે છે એવું આપ બોલો છો